કલ્પના ઉભી કરી ચાર આગા થઈ ગઈ સમજે છે બરોબર હોય અને ફરી મને પૂછવા છું આવતી વધુ હું અહી ઘણું વારું છું તમે જેવું ટાઈમ કાઢી ના આવશે રાતે બાર વાગે આવશે હું તમને હેલ્પ કરીશ બધા મુશ્કેલી માં ઉપાધિઓ કારણ કે મારે તો દે એક વાગે આવ્યા ત્યારે ટાઈમ આવી શકો છો શું કરું સિક્રેટ હોય તો વધે ને આખો જગત સિક્રેટ વાળો કેવું મોક્ષ માં પાંચ હજાર પાંચ હાજર પાંચ હાજર ફાઈલો છે જે નથી અગ્રોટલી ખાધો નિરાતે શું કયું થઈને પુહાય ના પુહાય માં થાયજો ને ખાદ્યો નથી મારી આજ્ઞા ચાર આજ્ઞા તો ચંપકભાઈ નામ નું બે ચંપકભાઈ નું ચંપક સુધાર્થ માં બેગમાં ખાતું છે સાહેબાર્થ ના છે ને રેવિ નું કહ્યું કયો ચોપડો એટલે સિદ્ધાર્થ ના ચોપડો ગોંધવાનો તમારે પેલો ચોપડા ની ખોટ સાહેબ જે જેટલી આજ્ઞા પાડશું એટલું નહીં ગમે થઈ જશે જેટલી તમે આજ્ઞા પાડશે જમે થઈ જશે ફરી સાથે મને મને જેટલા દર્શન કરવા આવશે જમે થશે જે તો મારી સત્ય કરશે જમે થશે जैला आत वगैरह छपाया घना पुस्तक छपाया पुस्तको बीजू छी में आए तो ते हेल्पफुल शू कर अ पुस्तको आपे सत्यनारायण संघ દર સાત બે લાખના પુસ્તકો છે પણ આ પુસ્તકોનો પૈસો ના લેવાય કારણ કે એટલે બધા પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ મળે હા તમને જયારે ભેગા થઈ જયારે તમને ભેગા થયા બધા આવું ખેતી એટલે તમે મારી લીધો સમજ કરો ને પુસ્તકો ઠીક મળશે એ છે એના એટલે બે લાખ નો ડોલર દાવો મળે શા માટે ગેરંટી આપવી પડશે લોકોએ લૂંટ બાજી કરી છે ને ગેરંટી આપવાનું તેમ તમે લોકો ગેરટી આપો તો પહેરવાનું કપડું ઘરું પહેરવાનું બરોબર ઘરના કોઈ ચીજની જીક જ ના હોય ને કરોડ ઉપર ફોન આપે તો અમારે પામું નથી ભીખ એટલે કઈ કઈ જાતે ભીખ માંગ કીર્તિ લક્ષ્મી સોનું સ્ત્રી વિષય કોણ કોણ જા ભીખ હોય ત્યાં આપણને મળે તમારે સર્વસ્ત્રો